जयरे परमात्मा ज़्यादा परमात्मा असंकोच न्याय थी समग्र जगतना जेटला शरीरों तमामना शरीर है मट अं वेदांत में शारीर एट परमात्मा ग्रहण कराया छे। जीव नहीं असाधारणपणे शरीर परमात्मा जनते मीमांसा सूत्रों में हो थी होवा शारीरक सूत्रों कहवाये व्यास भगवान ने रचया है तेमा पर ब्रह्माशय शारीरत्व अंतरियामी ब्राह्मण प्रसिद्ध है अन्य रीते व्याख्या करना वेदना तात्पर्य ने अंतरियामी तेना थी वेदना श्री रायजीए प्रतिपादन करना ते प्रणीत व्याख्यान प्रमाण अर्थ नोज सर्वे वेदांत वक्यों की यथार्थ संगति थी सके ते अध्यात्म शास्त्र है भाष्य ना लक्षण आर्णयते यक्य सूत्रनुसारीपदा सूत्र सूत्रार्थों वर्ण्य यत्र वाक्य ही सूत्रानुसारी भी स्वपदा च वर्ण्य भाश्य भाष्यम भाष्य विदो जेमा सूत्र अर्थ ने अनुकूल वक्यों की सूत्रना अर्थन वर्णन थू होने सूत्रना पदों शब्दों पर वर्णन थू हो ज्ञाता विदवानों भाष्य कहे बाष्य है अमरु अध्यात्मशास्त्र है भाष्य में मार अभिमत इष्ट भगवान साकारपणा नशेष प्रतिपादन करेलु होवा बस्य मरु आध्यात्म शास्त्र है श्रवण अर्थचिंतन आदि करव्य भाषियों में अरुचि सूचित थे एम जा श्लोक नंबर वन हंड्रेड वन एंड टू यानी શ્રીસ અુત્કર્ષપરાુ તથા ભક્તિવિરાગયો મંતવ્યા પ્રમાણાની ત્યેમેતરવાક્ય ધર્મે ભક્તિકાર્યેતી ત્ર अने ए सर्वे सत्शास्त्र ने विषय जचनते जे वचन, ते श्रीकृष्ण भगवान स्वरूप तथा धर्म तथा भक्ति तथा वैराग्य चार अति उत्कर्षपणा ने कहता हो वचन जे बीजा वचन करता प्रधानपणे मानवा अने श्रीकृष्ण भगवानी भक्ति के जे धर्मे सहित करवी एवी रीते सर्वे सत्शास्त्रस्य जो कि प्रमाणपणे निरूपित थे वेदाधिक में अमुमुक्षुपादेय तो घणुज निरूपण थे परतुमा वेदों तात्पर्य है एवं नहीं होत जो कि प्रमाणपणे निरूपित थे वेदादिक अमुमुक्षुने उपादेय तो घणुज निरूपण थे परंतु बधा में वेदों तात्पर्य एवं नहीं होत એટલે એનો અર્થ હોય થયો વેદો પ્રમાણિત છે પણ છતાં એમાં વેદો નું એમાં નથી વેદ ને રૂચાઓ તો લાખ છે તો લાખે લાખ રોચાઓ એ વેદોનું તાત્પર્ય બતાવતી નથી હું મુકશું ન હોય સામાન્ય જીવ હોય એને હોતે બધાયને એમાં ગ્રહણ કરવા જેવું હોય શીની આગની બધા છે બધા જીવને કામના હોય એમ એટલે વેદોનું તાત્પર્ય છે એમાં એવું નથી એટલે એનો અર્થ એવો છે કે વેદો ના બધા છે કામના છે ઓલા નથી બીજા નથી એમ નકામાં છે એવું નથી પણ વેદો તાત્પર્ય સમજાવનારા બધા વાક્યો છે એવું નથી છે એ તો મુખ્ય જીણો છે ને બોલા કઈ કર્મ કર્મ ને વર્ણવનારા શાસ્ત્રો છે એના કરતા તો આ તાત્પર્ય વર્ણવનારા શાસ્ત્રો મુખ્ય જ છે પણ વેદાંતમાં એકાબીજા ગૌણ છે એવું નથી અને વેદાંતના વેદાંત નો તાત્પર્ય નિર્ણય કરવામાં તમામ શ્રુતિઓ છે એ સમાનપણે બોલું કરે છે વેદાંતના વેદાંતની શ્રુતિઓ બધી એ ઉપનિષદોની શ્રુતિઓ બધી તમામપણે એટલે એના વિષયો અલગ અલગ છે વિષયો અલગ અલગ છે ગૌણ મુખ્ય એવો નથી એટલે વેદાંત બીજા શાસ્ત્ર હોય તો એ ગૌણ છે તાત્પર્ય તો અમુક જ શ્રુતિઓ વર્ણવી શકે છે તાત્પર્ય નિરૂપણ થયું હોય અમુક જ શ્રુતિઓ એટલે મહારાજને એટલા માટે કેવું પડ્યું કે બધા વાક્યો છે એ સમાન નથી આઠ સતન કર્યું કે શ્રુતિઓનું સંકલન ન થઈ શકે અને વિરોધાભાસ આવે વિરોધાભાસ ટાળવા માટે તો મારા જે વાક્ય લખ્યા છે વિરોધાભાસ જો કે પ્રમાણપણે નિરૂપિત થયેલા વેદાધિકમાં અમુમુક્ષ વગેરે પર પીડાના ઉપાયાદિકનું પણ પ્રતિપાદન થયેલું છે ગૌણ ને મુખ્ય ની મનાઈ કરી છે એ તો ભગવાનના આ જે ઘટક શ્રુતિઓ ભેદ શ્રુતિઓ અને અભેદ શ્રુતિઓ એમાં ગૌણ મુખ્ય કરવાની જરૂર નથી પણ શેન યાગ કરનારી અને બીજી હિંસાને પ્રતિપાદન કરનારી એ શ્રુતિઓ તે તે માટે બરાબર છે યાવાના અર્થવદાને સર્વત્ર સંપૂર્તો દા કેમ આખું સરોવર ભર્યું હોય એમાં બધું કામ નું છે એવું નથી તાત્પર્ય વર્ણન કરનારી એટલે આમ લાગે છે તો એવું કે વેદાંતમાં કોઈ શ્રુતિઓ ગૌણ નથી ઉપનિષદોની કોઈ શ્રુતિઓ ગૌણ મુખ્ય ન કરી શકાય આખો જે વેદ ભાગ છે એમાં કર્મ ભાગ એ આની દ્રષ્ટિ ગૌણ કારણ કે એટલા માટે તેને વેદાંત નામ આપવામાં આવ્યું છે વેદાંત તાત્પર્ય અને વેદાંતમાં એનું તાત્પર્ય વેદોનું તાત્પર્ય વર્ણવાયુ છે એવું એવા વિષયવાળી શ્રુતિઓ લઈને જ એને વેદાંત ગણવામાં આવ્યો છે તારવામાં આવ્યું છે ને વેદાંતને આખા વેદ ભાગને છોડીને વેદાંતને લઈ લીધો છે એટલે એનો અંતિમ ભાગ છે એમાં બહુ ગૌણ એટલે ગૌણમાં રામાનુજાચાર્ય જેનું તાત્પર્ય તો એમ છે કે ભેદ શ્રુતિઓ અને અભેદ શ્રુતિઓ અને ઘટક શ્રુતિઓમાં એક ગૌણની બધી હરકી છે ન્યા ગૌણ મુખ્ય એવું નહીં કારણ કે ભેદ શ્રુતિઓમાં વેદનું તાત્પર્ય છે કે અભેદ શ્રુતિમાં છે કે ઘટક શ્રુતિમાં છે એવું ન કહીએ રામાનુ જ્યાં શંકરાચાર્ય જે ગૌણ મુખ્ય કર્યા ત્યાં ગૌણ મુખ્ય કરવાની જરૂર નથી દ્રષ્ટિથી એવી દ્રષ્ટિથી ગૌણ મુખ્ય ન કરી શકાય ઉપનિષદો તો ઋષિઓ નથી બનાવ્યા ઉપનિષદો તો જેમ ના સ્મૃતિઓ ઋષિઓએ બનાવી નથી કર્યું એના ભાગ જ છે વેદના ભાગ ને લઈને અલગ કર્યા એ જ ઉપનિષદ છે બીજું કઈ છે જે કે સમગ્ર વેદ સંહિતામાં વેદની સંહિતામાં તો ઉપનિષદ આવી જતા હોય એને નોખા લઈને સિલેક્ટ કર્યા એ સિલેક્ટ તો કદાચ ને વ્યાસ ભગવાને કર્યા હોય જેમ સ્મૃતિઓ છે એવી રીતે ઉપનિષદ નથી સ્મૃતિઓ તો ઋષિઓ વેદની ઓલી ઋચાઓ છે એ ભૂલાઈ ગયેલી હતી અને એને યોગના બળે કરીને સાક્ષાત્કાર કરી અને જે લખી એટલે એની ભાષા ફરી ગઈ એ અર્થો લખી ભાષા વેદની નથી ને ભાષા છે એ પ્રાકૃત આવી છે એટલે જો ને વ્યાકરણ નો કઈ મેળો હોય જો એમ માની ક્યારેક વેદોમાં શિયાનિયા વગેરે પડે પરિક પ્રતિપાદન પણ ગૌણ મુખ્ય એવું નહીં ઉપનિષદોમાં બધી સ્મૃતિઓને યોગ્ય ન્યાય મળવો જોઈએ ગૌણ મુખ્ય નહીં કહેવાનો અર્થ અભિપ્રાય છે બધી શ્રુતિઓને યોગ્ય ન્યાય મળવો જોઈએ ન્યાય મળે છે તાત્પર્ય નિર્ણય કરી શકે છે અને સમાન ભાવ મળીને વળી તમામ વાક્યોમાં વિધાનોમાં परंतु तात्पर्य करें याग करे हरखा थी जाए सामन उपादेयताइलू एटल ग्रहण करवाइलू एहन करवा बधाई वक्यो हरखा हो बदाय विधान हरखा हो ये सत्शास्त्र तात्पर्य निर्धारण करने रीत स्वयं बतावे वेदों सौ सौना अधिकार परत्वेना प्रत्ये अलग अलग विधान करें बतावे छे। परंतु ते बधाज आवेदन में पोता हार्द आ गयू एम नहीं हार्द तो जीवन अत्यंत हित करवे आत्यंतिक दुख निवृत्तिपूर्वक परमानंद प्राप प्राप्ति था એની ધર્મે સહિત ભક્તિ કરવી એ વેદો નું તાત્પર્ય એવો નિર્ણય છે શ્રુતિઓમાંથી કાઢ એવો નિર્ણય ન નીકળતો હોય તો એનું એમ કે સંકલન કરવું એમાં થોડોક વિષય ભેદ હશે ક્યાંક અને એ વિષય ભેદ વેદમાંથી જ શોધવાનો બીજે કઈથી નહીં તમાર ઘરનો હોય ને એવો વિષયભેદ એવો એમાં નહીં વેદમાં વેદમાં ક્યાંક આપેલો હોય એ શોધવાનો અર્થ કરવાનો સમાધાન આપનારો વેદ હોવો જોઈએ સમાધાન આપનારા તમે ન જોઈએ કે આનું સમાધાન આ છે હું કહું છું ને એવું ના હોવું જોઈએ વેદમાં આમ કીધું છે તેમાં ઉપયોગી ધર્મ એટલે એવું કીધું ને કે વેદોપ બ્રહ્માણ એટલે આ પુરાણ અને ઇતિહાસ એના આધારે મેળવીને વેદની શ્રુતિ અર્થ કરી શકાય એટલે જોકે આ બધા એની પુષ્ટિ ને કરનારા છે વેદની શ્રુતિઓને વાળનાર ન હોય આમથી મળીને આમ કરી એવું ન હોય એની પુષ્ટિ કે આ વેદ એ કીધું છે અને શાસ્ત્ર તેમાં ઉપયોગી ધર્મ છે તેમાં અત્યંત ભક્તિ છે અન્યત્ર વૈરાગ્ય છે આબું વેદોનું શાસ્ત્રોનું ખાસ કરીને આ આઠ સત્શાસ્ત્રોનું તાત્પર્ય છે તેથી આ શાસ્ત્રો માંથી પણ એટલે એમાં એવું નહીં અલગ છે આજ્ઞા છે એ પાળ એમાં ભક્તિ તો ભગવાન ના સ્વરૂપમાં એટલે હવાના વિષય નોખા નોખા થઈ ગયા પ્લેટફોર્મ નોખા નખે એક બીજા કોઈને નકર વૈરાગ ને ભક્તિ ને ભળે નહીં પણ તો એ ભળે છે અને તો એ બે થઈને તાત્પર્ય નિર્ણય કરે છે તેથી આ શાસ્ત્રોમાંથી પણ તે વિષયનું વધારે પ્રતિપાદન કરનારા વાક્યોને જ ઇતર વાક્યો કરતા પ્રધાનપણે માનવા હવે મહારાજી પાછું કીધું છે એ બધા એક એક છે એક એક અલગ અલગ સ્ટેટમેન્ટ કરતા હોય એક જ વિષયમાં અલગ સ્ટેટમેન્ટ કરતા હોય એવા વાક્યોનું સમાધાન કેમ કરવું અલગ અલગ હોય વેદમાં તો એક એક જ વિષયનું ભગવાન સંબંધી વિષયનું હોય ઉપનિષદોમાં એ હોય એમ એટલે આખા સમગ્ર વેદમાંથી પરમાત્મા સંબંધી સ્ટેટમેન્ટ કરતા હોય એ વાક્યો એનો તાત્પર્ય નિર્ણય કરનારા ગણાય એ વાક્યો છે એ બરાબર પ્રધાન ગણાય એ વાક્ય પ્રધાન ગણાય પછી ભગવાન નું સ્ટેટમેન્ટ કરનારા હોય એવા જ વાક્યો ગણાય હોય એમાં વિરોધ હોય તો તો એમાં ભગવાનનું શ્રેષ્ઠ પણ વધારે કહેતા હોય તો એ વધારે પ્રમાણ ગણવા ધર્મ સંબંધી અનેક વાક્યો હોય તો ધર્મનું વધારે મહત્વ કહેતા હોય એવા વાક્યો પ્રમાણ ગણવા ધર્મને ગૌણ કરી નાખતા હોય એવા વાક્યો પ્રમાણ ગણવા વૈરાગનું હોય તો વૈરાગમાં આ ઇન્ટરનલ છે બધા બધા ઇન્ટરનલ છે शास्त्रो प्रतिपादन करना वक्यों ने जर वक्य करता प्रधानपे मान उत्पादन रूप केवयुक जा के प्रमाण ने थोड़ा गण वाली लोकशाही तो बहुत जाजा हो तो राज करे प्रधान को જાા મત મળે એમ ભગવાન કે જા મત મળે એ પ્રધાન થાય એવું નહીં ઉત્કર્ષ જેનો હોય ક્વોલિટી હોય એ પ્રધાન એમ જાજામાં મત મળે એ પ્રધાન એવું નહીં આના રાજ્યમાં કળિયુગના રાજમાં એવું છે કે જાઝા મત મળે એ પ્રધાન અને ભગવાનના રાજ્યમાં દરબારમાં ક્વોલિટી પ્રધાન ક્વોલિટી રાજા એટલે અતિ ઉત્કર્ષ કેનારા હોય એ એક હોય અને ઓલા હામાં અનુત્કર્ષ કેનારા હોય લાખ હોય તો લાખ નહી પ્રમાણ આ એક જ પ્રમાણ એક જગ્યાએ ક્યાંક આવું સ્ટેટમેન્ટ થયું હોય ભગવાન નું સ્વરૂપ આવું છે અને બીજા લાખ જગ્યાએ હોય એવું ન કહી સ્વામિનારાયણ ભગવાન છે એનું એક સ્ટાઈટમેન્ટ થયું હોય કે સ્વામિનારાયણ ભગવાન બધા અવતાર ને અવતારી છે અને બીજી જગ્યાએ હજાર જગ્યાએ એવું કીધું હોય કે સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ ભગવાન જેવા છે તો પ્રમાણ રૂપ કયો માનવું ખુદ સ્વામિનારાયણ ભગવાને કીધું હોય તો કયું પ્રમાણ માનું આપણે કે ભાઈ કે મહારાજા એક જગ્યાએ એમ કીધું એક જગ્યાએ એમ કીધું એટલે મહારાજના વચનોમાં જ વિરોધ છે પણ મહારાજના વચનોમાં વિરોધ ક્યાં છે મહારાજા તો કીધું જ છે મહારાજના વચનોમાં વિરોધ ક્યાંય છે જ નહી સ્વામિનારાયણ ને કેવા માનવા શ્રી કૃષ્ણ સ્વરૂપમ કી દૃશ્યુ વધારે પ્રમાણ માનવું શ્રી કૃષ્ણ મહારાજનું પ્રમાણ મહારાજ નું સ્વરૂપ છે એમાં પ્રધાન ક્યુ માનવું પ્રમાણરૂપ કયું માનવું એમ તો મહારાજ નું અતિ ઉત્કર્ષ કેનારો હોય વાક્ય જે સ્ટેટમેન્ટ આ શાસ્ત્રો ગણ્યા એમાં એ શાસ્ત્રો ગણો કે આપણા શાસ્ત્રો ગણો વતનામૃત ગણો કે શિક્ષાપદ્રી ગણો મહારાજ કે અમે શ્રી કૃષ્ણ ભગવાન નું ધ્યાન કરી તો એમાં મહારાજ નો આવ્યો અને બીજા શાસ્ત્રોમાં એવું લખ્યું હોય કે મહારાજ છે એ તો સર્વ અવતાર ધરતલ છે તો શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ અવતારના ધરતાલ કે શ્રી કૃષ્ણ અવતાર ધ્યાન કરનાર ભગવાન સ્વામિનારાયણ ભગવાનને કેવા માનવા ધ્યાન કરનાર માનવા કે ધરતલ માનવા ધરતલ માન મહારાજા એવું કીધું શા મહારાજે એવું કીધું આ શાસ્ત્રોમાં જ નિર્ણય છે એવું નથી એમ તમામ શાસ્ત્રોનું આ એક મેજરમેન્ટ છે તમામ શાસ્ત્રોને સમજવા માટે આ એની પદ્ધતિ છે કે એને જે સબ્જેક્ટનું વર્ણન કરતા હોય એ સબ્જેક્ટમાં અતિ ઉત્કૃષ્ટતા બતાવતા હોય એ જ પ્રમાણરૂપ ગાળે એમાં ખાસ કરીને મહારાજે આમાં તો વધારે કીધું આ ચાર વા છે એ ભગવાન નું સ્વરૂપ ધર્મનું સ્વરૂપ વૈરાગી નું સ્વરૂપ અને ભક્તિનું સ્વરૂપ એમાં ઇન્ટરનલ વિરોધ આવે તો નિર્ણાયક કોણ અંદર અંદરનો જ વિરોધ આવે તો નિર્ણાયક કોણ તો અતિ ઉત્કર્ષ કહેનારા વાક્યો હોય એમાંથી ને એમાંથી આપણે પછી મૂકી દેવાના અતિ ઉત્કર્ષ કરીને એના એડ એડ કરી દેવાના એવું નહી એમાંથી એમાંથી અતિ ઉત્કર્ષ કેનારા વાક્ય હોય મહારાજ મહારાજ કીધું હોય કે અમે આવા છીએ તો એ વાક્ય મૂકીએ થાય એવું સ્ટેટમેન્ટ છે એ મહારાજ નો નિર્ણય કરવા મૂકીએ તો એનો નિર્ણય બરાબર થાય અને નિર્ણય બરાબર કહેવાય વધારે હિત થાય એવું માન હતું વૈરાગનું સ્વરૂપ હોય કે વૈરાગ ન હોય તો હાલ એમ એક જણ એવું હોય કે વૈરાગ તો આવું કામ કરે વધારે હિત કરનારા છે એમ જાણવા માટે અવશ્યપણે સેવવા જેવા છે એમ જાણવું તે વાતને પોતે કહેલા આઠ સત્સાપર્યનો નિર્ણય કરવા માટે ખાસ વિશેષતાને બે શ્લોકથી કહે છે કે એ આઠ સત્ત્રોમાં જે વચન શ્રીકૃષ્ણ ભગવાનના ઉત્કર્ષ ને ત્રિગુણાતીત પણ દિવ્ય વિગ્રહ વાળા વિગ્રહ વાળાપણ પ્રસંગોને પણ એવી રીતે સ્ટેટમેન્ટને એવું નહીં પ્રસંગો પણ એ પ્રમાણરૂપ કહેવાય કે જેમાં મહારાજ નો ઉત્કર્ષ આવતો મહારાજે પર્વતભાઈ અવતાર બતાવ્યા પોતા પ્રગટ કરતા હાર્યા હોય મહારાજ ક્યાંક બીજા ચરિત્રો કર્યા હોય તો પ્રસંગો પણ પ્રમાણ રૂપા એનાથી ભગવાન ના નિર્ણય કરવાનો તો ભગવાન ભગવાન ના ઉત્કર્ષ ને મહારાજ નું ઠેકાણું નથી એનો અર્થ એવો થયો ને મહારાજ નું ઠેકાણું નથી તો આપણું ક્યાંથી રે એવું નથી આપણું ઠેકાણું નથી એટલે મહારાજ નું તો ઠેકાણું છે આપણને સરખું ફીટ ન બેઠું હોય એટલે પછી બીજી બધી જગ્યાએ ધ્યાનમાં મહારાજ કહી દીધું છે મહારાજ નો એક જ જીવનમાં એક જ પ્રસંગ હોય અને ઉત્કર્ષ કેનારો અને બીજા એવા હજાર પ્રસંગ હોય ઓલા તો એનો નિર્ણય આમ કરવા સાધુ નિર્ણય કેમ કરવાનો સાધુનો એમ આનાથી ઊંધો કરવાનો સાધુ ઠેઠ લગી એમને હરખા હોય ને એક જ પ્રસંગ ડાઉન થઈ ગયો હોય તો ડાઉન પ્રસંગને આધારે એની કિંમત મુકાય નારદજીની કિંમત કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે ડાઉન પ્રસંગને આધારે એની કિંમત મુકાય એને ઓલા ને ભગવાન ને એવું છે ભગવાન એનું કારણ છે કે ભગવાન માં નબળી વસ્તુ છે જ નહીં ભગવાન મત છે એ સારી વસ્તુ જ છે એટલે દેખાડી દીધી હોય એ બધી જોઈ લેવાની એને આધારે એવા છે એવું માન લેવું એનું સંકલન કરવું હાવ નબળી વસ્તુને આધારે એવું નથી નારદજીને એક પ્રસંગમાં ભૂલ પડી ગઈ હતી નારદજી હાવ ડાઉન એવું નથી મારે ના પાડ્યા પણ એની મહારાજમાં ભગવાનમાં નિષ્ઠા કેવી છે અને ઓલ ઓવર એનું જીવન કેવું છે તો એને આધારે નિર્ણય કરવો પણ એમાંથી નબળી વસ્તુનું દર્શન થયું એના જીવનમાં એને બાદ કરીને એને ભૂલી જાય ને નહીં એને ભૂલી જઈને ન નિર્ણય કરવો એના આધારે એને ગણતરીમાં લેવી એને કેલ્ક્યુલેશનમાં લેવો ભગવાનમાં તો હજાર નબળા દર્શન થયા હોય તો એને કેલ્ક્યુલેશન ઉપર ચોકડો મારી દેવાનો એ કઈ વખત સારું થયું છે તો એને આધાર સ્વરૂપ નિર્ણય કરવાનો એમાં ભગવાન સિવાય બીજાનો નિર્ણય એમ ન કરવો ભગવાન સિવાય બીજાનો નિર્ણય કરવો હોય તો જરા બધું ઓલ ઓવર જવું અને હંમેશા માણસનો માણસ નો નિર્ણય તો કેવી રીતે થાય માણસ નો નિર્ણય છે ને આધાર થાય બઉ સારી હારી વસ્તુ બતાવી દે એનો આધાર એમાં નબળાઈ કેટલી પડી છે અથવા તો નબળાઈ કેટલી નથી એને આધારે નિર્ણય થાય આ નબળાઈ તો એમાં નથી થો એને આધારે એને એનું પ્રમાણ ગણાય પ્રમાણમાં નથી એનો કઈ ગણતરી કરવાની ન હોય એમાં તો કેટલી સારી વસ્તુ જો કોઈ કોઈ ભાળી ગયું ક્યારે એક પ્રસંગ ન તો એને આધારે નિર્ણય કરવાનો શ્રી કૃષ્ણ ભગવાને ગમે એટલી વાર ભાગ્યા હોય ઓલું કર્યું ભાગ્યા અને બધું એવું કર્યું જરાસંધર વખત ભાગ્યા તોય ક્યાંય એને ઓલા ચરિત્ર અને મૂલ્યાંકનમાં સત્તર વખત ભાગ્યા એનું ક્યાંય કેલ્ક્યુલેશન આવે જ નહીં વખત ભાગ્યા હજી હજાર વખત ભાગે તોય બાંધો નહી હજી હજાર વખત ભાગે તો વાંધો નહીં એક વખત સરખો કરી દીધો ને પૂરું થઈ ગયું એ આઠ સત્સા જે વચન શ્રી કૃષ્ણ ભગવાનના ઉત્કર્ષ ને ત્રિગુણાતીતપણું દિવ્ય વિગ્રહ વાળાપણા સ્થાપન કરીને જે વચન શ્રીકૃષ્ણ ભગવાન ના ઉત્કર્ષ ને ત્રિગુણાથી પણ દિવ્ય વિગ્રહ વાળાપણા નું સ્થાપન કરીને સર્વશ્રેષ્ઠતા ને કહેતા હોય कारण के सर्वत छे। भगवान सर्वोत्कृष्ट भक्ति मूल है सदाचार रूप धर्मोत्तमता ने कहता हो स्वरूप प्रेमरूप भक्ति ने तथा भगवान भगवान बधाए करता है इतर विलक्षणता भक्ति मूल इतर सामनता इ तो यू ज्ञान क्या भगवान જ્ઞાન થી ભક્તિ ન થાય વિશેષ જ્ઞાન થાય તો ભક્તિ થાય અવતારો કરતા વિલક્ષણતા હું એનું જ્યાં સુધી એને પાવર નો ચડી જાય ત્યાં મહારાજ ની નિષ્ઠા ન થાય એ ગોતી ગોતી ને એને બરાબર આમ લઢી એને બરાબર આરમ પાર ઉતારી દે ત્યારે એને મહારાજનો બરાબર કરીના ભક્તિ કેવી થાય ભક્તિ કેટલા પ્રકારની કેટલા પ્રકારની ભક્તિ આપણે ભક્તિ કેટલા પ્રકારની દેશ ભક્તિ હોય છે એ આમાં ગણાવી નથી ભાગવત માં નથી ગણાવી ભાગવત ના વ તેર માસ કૅ ભભક્તિ હોય છે ભાળી છે એટલે આ બે ત્રણ ભક્તિઓ બાકી છે એ આપણે હજી આપણે નવો અધ્યાય નાખવાનો છે લબડ ધબડ ભક્તિ ને લદર પદર ભક્તિ ની બધી એ બધી ભક્તિઓ છે એ ભક્તિઓ તો એમ કે શાસ્ત્ર નિરૂપણ કર્યું નથી મૂર્તિમાન એમ જોવા આવવું પડે કે ક્યાં એટલે ભગવાનની ઈતર વિલક્ષણતા જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી ઓલી ભક્તિ ન થાય એ પછી પછી એ ભક્તિ આપણે કરીએ ને એ કેવી થાય ભક્તિ કહે ભક્તિ બરાબર આપણે ઠાકોર જગાડવું હોય તો એને શું કે ભાઈ વેઠ ભક્તિ થાળ ધરાવું હોય તો વેઠ ભક્તિ કે આરતી હોતે વેઠ માં જાય કે આવી પડે માથે વેઠ કેવાય વેઠ ભક્તિ જોરદાર થાય ભગવાન નું સર્વોત્કૃષ્ટપણું ભક્તિનું મૂળ છે સર્વોત્કૃષ્ટ પણ સમજાય ઈતર વિલક્ષણપણું સર્વોત્કૃષ્ટપણું એનો અર્થ થઈ જાય કે ઈતર વિલક્ષણ સમજાવવું કોમનપણ નહીં સુધી હોય ત્યાં સુધી ભક્તિ નો સમજાવું ક્રિયાનું હોત ઉત્કૃષ્ટ પણ જોઈએ આપણે સંડાસ જવું થાળ ધરાવો બે હરખું છે સંડાસ જવું તો ઇમરજન્સી આપણે જતા એમાં તો કઈ આગા પાછું કરી જ નહીં થાળ માં આગા પાછું કરી થાળમાં આગળ પાછું કરીએ એટલે વધારે ક્યુ ઉત્કૃષ્ટ ક્યુ ઈતર વિલક્ષણ કયું ટોયલેટ જવું કે થાળ ધરાવું ટોયલેટ જવું એતર વિલક્ષણ કેવાય ને બધા મુકીને જઈ અને આપણે બધા મુકીને થોડા કરીએ બધો મૂકીને થાળ ધરાવી કે બધા મૂકીને ઠાકોર જગાડીએ કે બધું મૂકીને આરતી કરીએ હે શું કરો ઈતર વિલક્ષણ એમ ભગવાન જેમ ઈતર વિલક્ષણ છે ઈતર વિલક્ષણ હોય ઈતર વિલક્ષણ થાય ઈતરને મૂકીને ઈતરને રાખીને કરે તો ઈતર વિલક્ષણ ક્યાંથી થઈ ભગવાન ઈતર વિલક્ષણ માને અને આનો એની ક્રિયા જો ઈતર વિલક્ષણ ન કરે એટલે દહમી ભક્તિ એટલે દહમી ભક્તિ કેવાય કઈ દહમી ભક્તિ ખાલી વેઠ નહી ખાલી વેઠ તો જગત માં થાય છે એ કહેવાય ખાલી વેટ કેશો નહીં હવે વેઠ ભક્તિ એને બિરદાવવાની ભક્તિ છે ને ત્રિગુણાતી નું સ્થાપન કરીને સર્વશ્રેષ્ઠતા ને કહેતા હોય કારણ કે ભગવાન નું સર્વોત્કૃષ્ટપણું ભક્તિનું મૂળ છે ભગવાન ને ઈતર વિલક્ષણ ન જાણે એના હૃદયમાં ભક્તિ ફૂટે નહીં હૃદયમાં ભક્તિ ત્યારે એના જેવો કોઈ નથી એના જે વધારે તો હોય જ ક્યાં થયા એના જેવો કોઈ નથી એવું જો જેને મનમાં બરાબરનું ઘોટાઈ જાય તો એ પછી ક્યાં જાય એની ક્રિયા એને એવી જ લાગે કેલક્ષણ થાય તો ભક્તિ થાય નહી તો ક્યાંક થાય દિવ્ય વિગ્રહ વાળા સ્થાપન કરીને सर्वश्रेष्ठता ने कहता होगवनु सर्वोत्कृष्टपणु भक्ति मूल है सदाचार रूप धर्मनी सर्वोत्तमता ने कहता होगा प्रेमरूप भक्ति ने तथा भगवान सिवा सजीव के निर्जीव प्राणी पदार्थ मात्रा अनाशक्तिरूप वैराग्य सर्वोत्कृष्टता ने कहता हो कहली आ कहला चार उत्कृष्टता ने बताना वाक्यों ने એમાં નિર્ણાયક કોણ એક જ ભગવાન સંબંધી બે ત્રણ જાતના સ્ટેટમેન્ટ કર્યા હોય કોકે એમાં ક્યુ સ્વરૂપ માનવ આમાં ગણાય તોય કઈ વાંધો નથી પણ ભક્તિ સંબંધી જ બે ત્રણ સ્ટેટમેન્ટ હોય અથવા વૈરાગ સંબંધી બે ત્રણ સ્ટેટમેન્ટ હોય એક જ ગ્રંથમાં અથવા તો જુદા જુદા ગ્રંથમાં તો પછી આપણે કન્ફ્યુઝન થઈ જાય કે વહી આમાં કોને વહી કહેવાય આમ કહેવો કે આને કહેવાય તો ત્યારે ન થાય એટલા માટે ભલે આ અલગ અલગ ગ્રંથ હોય તો એના સ્વરૂપ સંબંધિત છે ને તો એ જે ઉત્કૃષ્ટ કહેતો હોય એનો નિર્ણય લેવાનો શ્રીજી મહારાજનો મહારાજ એમ કીધું કે અમે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીએ અને ગુણાદિત ગોપાલનંદ સ્વામી એમ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન એવા હજારો કે અવતારો છે એ ભગવાન ભગવાનની પણ હાથ જોડે છે કે પર્વતભાઈ ને મહારાજ ચોવીસ અવતાર પોતાની મૂર્તિ માં લીન કરી દીધા તો છે તો બે એક જ સ્વરૂપ નું સંબંધી સ્ટેટમેન્ટ લે તો ઓલા લેવાના ઉત્કૃષ્ટપણાના લેવાના મહારાજ આમાં એમ જ એવું છે ને શ્રી કૃષ્ણ ભગવાન ભાગ્યા શ્રી કૃષ્ણ ભગવાન આમ હાર્યા શ્રી કૃષ્ણ ભગવાન રોવા મળ્યા એવું બધું એવું તો એ નિર્ણયમાં નહીં લેવાનો એમ એનો નિર્ણય એવો લીધો ભગવાને જેને પોતાને બાણ માર્યું તો એ પારાધ્યને સદેહ સ્વર્ગમાં મોકલી દીધો ગુરુના પુત્ર ને જમપોરીમાંથી લઈ આવ્યા એની દેહ કરે અર્જુનને લઈને ગયા તો ઘોડા સહિત ભગવાન ભૂમા લોકમાં ગયા તો એ ભગવાન ભગવાન દ્વારકામાં શેરડી ખાતા એવું ન ગણવાનું ભગવાન નું દેહ છે એવું નથી એ તો અર્જુન લાકડાનો રથ હોત દિવ્ય થઈ ગયો તો ભગવાનને શું લાગે તો ભગવાનના સ્વરૂપમાં એવો નિર્ણય એક સ્ટેટમેન્ટ હોય એક જ વિષયના સ્ટેટમેન્ટ હોય અને એમાં જુદા જુદા હોય તો ભગવાનની ભક્તિમાં એવું એમ ભગવાનની સેવા છે એમાં એવું કરવાનું સેવા છે એનો નિર્ણય કેમ કરવો આ સેવા કેવી છે એનો નિર્ણય કેમ કરવો એ તો એમાં ઉત્કૃષ્ટતા બતાવી હોય એ વચનોને આધારે એનો નિર્ણય કરવાનો સેવાને ઘણા બેઠે માનતા હોય તો કે નહી શું માનો આપણે ગણી મત જ લઈએ તમે શું માનો સેવા વેઠ કે ભક્તિ વેઠ એની ગોળે છે ભગત ને પૂછી લો ખાનગી વાત કરી લો તમારો હું અંગત અભિપ્રાય છે આપડે ઉત્કૃષ્ટ ઓલા નો નિર્ણય કરવો છે ને ઉત્કૃષ્ટ અપકૃષ્ટ એનો નિર્ણય કરવો છે તમે શું માનો ભગતજી ને પૂછજો તમે પૂછો ભગત જવાબ દેજો માને તો હું તો પૂછું કોઈ એક જવાબ દેતા નથી એટલે તમે પૂછો તો થાય જેમકે અસુરોને મોહિત કરવા જેવા કાર્યવશાત શ્રીકૃષ્ણ ભગવાનની ન્યૂનતાનો આભાસ કરાવનારા વાક્યો કરતા પ્રમાણરૂપ માનવા કારણ કે તેવા વાક્યો જ સિદ્ધાંત કરાવનારા સિદ્ધાંત નિરૂપક નથી કારણ કે તેવા વાક્યો જ સિદ્ધાંત અર્થ જ્ઞાન કરાવવાના કારણરૂપ હોય છે તો એને શું માનવા ભગવાન અપકૃષ્ટ બતાવે તો ભગવાન નું સ્વરૂપ છે એમાં કોઈ ચાર પાંચ સ્ટેટમેન્ટ છે એમાં એક સ્ટેટમેન્ટ છે એ અતિ ઉત્કૃષ્ટ છે તો એના આધારે ભગવાન નિર્ણય કરવો પછી ચરિત્રાર્થ તો કરવા જોઈએ બતાવે છે ના ના એ વક્તાની સ્થિતિ બતાવે છે વક્તાની એમ કે વસ્તુતા બતાવે ઓરિજિનાલિટી બતાવે છે બીજું કઈ ભાઈ આલો સેવા છે એ વેઠ છે એવું બતાવે એટલે એની ચરિતાર્થ તઈ ગઈ ને કોઈ પણ પ્રવર્તવું જોઈએ થોડુંક પ્લેટફોર્મ મળવું જોઈએ એટલે કરનારો છે એ વેઠિયો છે એમ ભગત નથી થઈ ગયું બધું મેળ થઈ ગયું શ્રી કૃષ્ણ ભગવાન સ્વરૂપ સંબંધી છે એમાં પાંચ એક અતિ ઉત્કૃષ્ટ કેનારું છે બે છે એ અતિ અપકૃષ્ટ કેનારું છે અને એક બે મીડિયમ છે તો એમાં ભગવાન નું સ્વરૂપ નિર્ણય કરનારું ક્યુ આવ્યું ચાર નું શું કરવું એ નિભાવ કરવો જોઈએ તો ચાર ને કેવી રીતે સમજવા ઈ વખતે આ એક સ્વરૂપ એક બરાબર સ્વરૂપ ને એક્યુરેટ બનાવ બતાવનારું છે તો એલા બધા ઈ જેને સ્ટેટમેન્ટ કર્યા હોય ને એની એક્યુરેટ બતાવે છે કે ઈ કેવા છે ભગવાનને અપૃષ્ટ કે તો એવા જ હોય તો બીજું કોણ હોય એમ એક છે સેવા છે ને એનું પાંચ સ્ટેટમેન્ટ છે સેવા ભક્તિ છે ને એનું પાંચ સ્ટેટમેન્ટ છે એમાં એમ કે ભાઈ કોક એક કે એવું સ્ટેટમેન્ટ કરે કે સેવા મુક્તિ ગમ્યતા એમ એ તો અત્યારે જીવતાએ કરવી ને પછી કરવી એ મુક્તિ રૂપ માની છે એવું એક સ્ટેટમેન્ટ હોય અને બીજા બે વેટના સ્ટેટમેન્ટ હોય બીજા એક બે થાય તો કરી ને ન થાય તો કાંઈ નહીં એવા સ્ટેટમેન્ટ હોય તો પછી સેવાનો નિર્ણય તમારે કેવો કરવો ચાર નું ઈ કોનો નિર્ણય કરે ઈ ચાર કોનો નિર્ણય કરે સ્ટેટમેન્ટ કરનારા નિર્ણય કરે કે હું જેને વેસ્ટ સ્ટેટમેન્ટ કર્યું હોય એનો અર્થ હું હા એ વેઠિયા છે અને વેસ્ટ દેખાવ કરતા હોય તે બોલે નહી તો કઈ નઈ એટલે ચારે પાંચે પાંચ વાગ્ય બધા ચરિતાર્થ થઈ ગયા ને કે ન થઈ ગયા ભૂમિ થી જેવું થઈ ગયું આગળ એ તો આ તો આપણે અંદર સમજવાની વાત છે વ્યાસ ભગવાન તો લીલા તરીકે વર્ણન કરે છે વ્યાસ છે નિર્ણય દાતા તો ભગવાન કેમ કે કૃષ્ણ ભગવાન સ્વયં એમ કરનારા છે અને એ તો પોતાની ઈષ્ટદેવ માનીને એને તો એને એના ગ્રંથને ઓલો કર્યો છે પછી આમાં તો બધા વ્યાસ ભગવાને આખું આખું તો આખું સ્ટેટમેન્ટ ભાગવત છે એ ભગવા વ્યાસ ભગવાનનું સ્ટેટમેન્ટ થઈ જાય એમ ગણાય સ્પેશિયલ ક્યાંક કીધું હોય એમ કે શ્રી કૃષ્ણ કહેવા એ બાકી તો એને લીલાનું વર્ણન કર્યું તો વ્યાસ ભગવાને વર્ણન કર્યું અથવા તો સુખદેવજીએ કથા કરી તો એ બધા સ્ટેટમેન્ટ સુખદેવજીના થોડા કહેવાય એમ ના કહેવાય વચ્ચે વચ્ચે શિશુપાલના સ્ટેટમેન્ટ આવતા હોય એ શિશુપાલના કહેવાય પછી બાકીના શ્રીકૃષ્ણ ભગવાનની ન્યૂનતાનો આભાસ કરાવનારા વાક્યો કરતા પ્રમાણરૂપ માનવા કારણ કે તેવા વાક્યો સિદ્ધાંત અર્થજ્ઞાન કરાવવાના કારણરૂપ હોય છે પ્રધાના આવો પાઠ હોય छता प्रधानम बहुवचन करू अंतर वक्यों की पृथकता ने कहवा एक शब्द नपुंसक लिंग में एक वचन में वपराय में कोश कहे आ श्लोक ना भावार्थ एवं सांप्रदायिक सिद्धांत नाक्य हो अज्ञा मनुष्य दरित्रों ने वर्णवता प्रसंगों में भगवान अककर्ष न्यूनता जभा युद्ध करने गया તો સાલો તો બહુ માયા આવી હતો તો એણે યુદ્ધ ભૂમિમાં શ્રી કૃષ્ણ ભગવાનને બે લડતા હતા બોલો આકાશમાં વિમાન લઈને ફરે ભગવાન તો પૃથ્વી ઉપર ઘડીક આમ દેખાય ને ઘડીક આમ દેખાય ને ઘડીક આમ દેખાય તો ઘડીક અદ્રશ્ય થઈ ગયો અને વસુદેવજીને લઈ આવ્યો વસુદેવજીને લઈ આવીને કૃષ્ણને ભાળતા એનું માથું કાપી નાખ્યું શ્રીકૃષ્ણ ભગવાન તો ધનુષ મુકીને રણભૂમિમાં રોવા કે અરે બળરામ ક્યાં ગયા છે ત્યાં લઈ આવ્યો અને ભગવાન રોવા મળ્યા અને ઘડીક રોયા પછી આંગળા લોઈ ને પછી ભગવાન પોતાના આમ સ્વરૂપમાં આવી ગયા અને ગદા લઈને એક મારી તો સાલો છે એનું રૂમિ વિમાન ને બધું તોડીને સમુદ્રમાં નાખી દીધું એટલે ભગવાનની દ્રષ્ટિ છે એ તો કાળ માર્યા કંપાવી નાખે એવી છે તો એ ઘડીક રોયા चरित्र वर्णवता अनता आभासे छे। एवं वदंती राजर्षे ऋषय केचनाताचो विरुद्ध ये न स्मन ક્વોક મોહો સ્નેહો વા ભયમ વાંડિત વિજ્ઞાન જ્ઞાનેશ્વર્ય સ્વખંડિત ક્વચા અખંડિત વિજ્ઞાન એમ જેનો કોઈ એનો થોડો ભ્રમ થાય કે બળરામ ક્યાંય ગયા છે વસુદેવ છે કે નહીં એમ એવો એમ થોડો ભ્રમ થાય હે પરીક્ષિત पूर्वा पर विचार करने वाला केशिओ एम कहे कि भूली जाए कि श्रीकृष्ण गौणता भरिया वचन कहवाज वचनों विरुद्ध बोली रहा है अज्ञाओ रहना शोक मोह स्नेह भय क्या श्रीकृष्ण क्या जेना ज्ञान विज्ञान और ऐश्वर्य अखंडित है एक है आ रीते सीद्धांतवाक्य મો પમાડવા માટે એવો હેતુ માનવાનો પણ એનાથી સ્વરૂપ નિર્ણય નો કરવાનો સ્વામી મહારાજ